રમેશભાઈ છે લોકો માં તો નીકળાયું કોઈ નીકળી શકે રાહત નઈ સાંસારિક અનુભવીએ ને બીમારી છે લડાઈ છે ઝઘડા છે એ બધું અનુભવી જ છે અને કંટાઈ જાય કેટલી વાત એમ પણ થાય કે આ સંસાર છોડી જાય ચાલી જાય પણ જઈએ કે થોડું નામ નામ શાંતિ શાંતિ રાખી પ્રકાશ થાય ને પોતે સુખી હોય બીજા દુઃખ રે દુખિયા લોકો દુઃખ રેખી લોકો મને દયા માં વગર ઉપરી ના હોય ઉપરી સાહેબ કોઈ ઉપરી નથી સારી ભૂલો ઉપરી છે ભગવાન ના વ્યવહાર માં તો માર પડે જ નહીં છે નહી સત્ય વ્યવહારિક રિલેટિવ રિલેટિવ સત્ય એટલે જે સત્ય વિનાશ કરવાનો સક્રિય છે બરાબર ન ફંડ અને એ વિનાશી સત્ય છે ને તે આલમ મહારાજ ના પડે ને એ સત પકડે ન થાય પકડવાની ઈચ્છા થાય છે સત્ય regularization આ છે એટલે જ આવે regularization આ છે આજે રહે છે હા આજે રહે છે મોક શેડ લખશું સરથી પ્રશ્ન પૂછાયો તો આજે પ્રશ્ન પૂછાયો બિલકુલ ખબર નથી ઘરમાં આપે ત્યારે બીક લાગે ઘેર થી સરકાર પર બીક લાગે ને એ બધી આ બંધેલું આ પેટ શરીર માથું દુખતું હોય તો આપડે બહાર નીકળીને બેસાય ભોગવવું પડે ને ભોગવવું દુખ ને આ મૂર્તિ ચિંતા થાય બઉ ગમે છે કઈ નઈ હે કઈ દવા ચે પંડતા નથી એમ ને મટી જાય મટી જ જાય એમ શું બોલતો અરે પ્રોબ્લેમ બોત ના થાય એમ અજી પ્રોબ્લેમ બોલાય છે ને તમારે શાંતિ છે આમના તો શું નામ છે પ્રલાદભાઈ પ્રલાદભાઈ તમારો તમે બંધાયેલા છો શું છે મોક્ષ એટલે ક્રિયા જોવાની નહી ક્રિયા ને લેવા દેવાની આપણે અંદર મોક્ષ અંદર નો સ્વભાવ છે એકાકાર થઈ ગયું છે શું થયું છે બે વસ્તુ જુદી તમે જુદા ને પ્રહલાદ જુદો બે જુદા છો પણ તમને ખબર નથી હવે જયારે જુદા પડો ત્યારે તમારે દુઃખ નો અભાવ દુઃખ ના રે દુઃખ તો કોઈ ગમે જ નહી નાના જીવડે નહિ ના ગમે એટલે જ આ જગત આખું દુઃખ માં છે નથી આ તો બધું પ્રહલાદ ખાય છે માણસ મેલીફ ખાય છે પ્રહલાદાસ તમે વગર જા કેટલી જા ચોરાશી લાખ ચોરાશી લાખ એમાં માણસો એકલા જ માણસો એકલાસી લાખ દેવ લોકો એમ નથી મારા કાકા થાય બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ કુદરત નિયમથી બુદ્ધિ નો દુરુપયોગ કરી વિકલ્પ જાળો ઉભી કરી એ જાળમાં જ પછી ફસે આવા નિર્વિકલ્પ પોતે હતો તે વિકલ્પી થઈ ગયો તમે અત્યારે બધું આ સસરા કાયમ નામેન્ટ ના ફાવે તારે શું કરે કોર્ટ માં ભૈરી ભાઈ લગન નહી વડવાડિયો નહીં પાણી નહીં મકાન નહી છોડી નાખી જાય તો ખરી પણ કશું વાત કર કારણ કે કાયદેસર છે ભગવાન એવી લાગે છે ના એ માયાનું બંધન નથી માયા નું બંધન તો આ એકલા મનુષ્યો આપડે એ છોકરાને ખવાના છે આપડે મમતા ભારે છે કે નઈ પ્રહલ ભાઈ મારા છોકરા છોકરા ખાશે એટલા માટે ગાય ને એવું હોય ગાય ના છોકરા હોય છે એમનામાં ચિંતા નહીં રડવાની ચિંતા નહિ કશું ચિંતા નહીં પાડે બધું જ થાય ગાયો બેસે ને આવું દુઃખ નહી ચિંતા બિનતા એને ભૂખ નું દુઃખ ભૂખ લાગે તેનું દુઃખ જરા જલ્દી ના મળે તો જેટલો પરિગ્રહ ઉચકાય એટલો રાખવો કેટલો બાર બંગલા બધા બાર નો આવડાવ હા એ તો હોય તો બધા ચાલો લો પૈસા નહી કરતા આવડાવડા રાખે છે આપે ગયો એ મોક્ષ એવું છે